કર્મ દ્રવ્ય કર્મ નું કર્મ વિશે ના પીવાય કદાઈ કરે ચા પીએ ના છે કદાય કરે હવે ખવે કદાય કરે કંદાજ જોઈએ કઢાઈ કરે સિનેમા જોવા જવાય નથી તમે હવે જે કરો એમાં તો નથી કારણ કે ઉડી ગયા છે તમને હું કઢાઈ ઉડી ગયા કારણ ના લીધું ને એટલે કઢાઈ ઉડી ગયા છે હવે નીચા હશે એવું હા નવ કર્યા પૂછ્યું છે ખંઘે ના પડે એ ધૂળ ને ખંઘે તબિયત આપતું નહીં મારા થયા સમયા તમને સમાધાન થયું ને ત્યાંથી સંત આ વાત છે ત્યાં સમજાય સંત પુરુષ શું કયું સાર બાકી આનંદ અવસર સુગમ ચાલો બોલો અમે કેવા ઉકું લઈ ગયું શું ગોઠું રાખલું એ ભર ભરભાઈ બધો નિવેડો આવી ગયો ભાઈ ગયા પ્રથમ કઈ ગયા કપાસ એવું વ્યવહાર એવું લખવું પડે વાતો અમારી ગપુ કરવાનું ચાલુ શકું નહીં ચાલી ગયું ભાઈ છોડાયેલા નથી બીજા ઘોડા પછી છે મળે ત્યારેવું પડે છઠ્ઠું મૂકી દેવું પડે ને હાથ માં ઉપર જાય એટલે ભારે છે ને હાથનું છઠ્ઠું છઠ્ઠું છઠ્ઠું પગને ઉપર ના જવાય ને લઈને જોડે પગડે ના લઈ જવાય આ પ્રગતિ લોકો લઈને આવવું પડે છોડવું કોઈને દ્રો ના થાય એવું શું દેવાનું આપડે દ્રો કોઈ ના થાય તો આપડી આશા રાખવા હોય તો બાદ રૂપિયા ઉકલવા પડ્યા શું ને આશા રાખવા હોય તો કરવાનું અતર થાય ત્યારે રાખદે સહીદ થાય પછી હોય ની ભગવાન વસ્તુ ગયા જીવા ત્યાં નહીં હવે લોકો લોદર હતો એટલે કુદરતી ઓછી કરે પૈસો તારે રાજી પૂછી થઈ રાજી પૂજી થઈ છોડી દે અંજે ભગવાનના પર ડાપણથી છોડે તો સાબ હા ભગવાનના પર ડાપણથી ના ડાપણ ના છોડે તો આ મારી ટોકી જો આવી જાય આહા જય સચ્ચિદાનંદ આજા ભગવાન ડાડા કે બુદ્ધિ મારા ભગવાન બોલ ઓય એ નુકસાન કરનારી છે આ બુદ્ધિ અમને નહીં તેથી અમને ભાઈ એ હું એ વાત કહું છું વાત એ જ અમને હવે મને પોતાની શંકા ઉભી થઈ છે અને પછી આપણે બુદ્ધિ મિત્રાચારી નહી રાખવાડાવે ઘૂંટણ પગે નહીં ઘૂંટણ આવો આવો આપી ના ખાતી પેલા કેટલા વર્ષ થયા બુ મા હવે કોઈ ફરક પડે એવું કરો અભય દ્વાન એટલે કોઈ ભય ના પામે એવું કરું પૈસા ની જરૂર નહી કુતરા ભય ના લાગે આપડે લાકડી આમ વિ કુતરું ભડકે નહીં લાકડી પાસે જ્ઞાન ધન અને ચોથું અભય દન ચાર પ્રકાર નું ધોન છે આ દુનિયામાં તે ચાર ધોરણ માં તાઇન દાન આપડે થઈ શકે મહાસી એક તો આહાર ધન અમુક રકમ મૂકી હોય અમુક પ્રકાર રૂપિયા આપવા તેમાંથી અમુક રૂપિયા વ્યાજ આવે તે મત પર મફત કોઈ દુખ્યા હોય તેના પછી એ જ્ઞાનદાન અમુક પુસ્તકો છપાઈએ તો માણસ વાંચે તો એની મતી બાજુ ફરી જાય ચોક્કસ દવાખાના બંધાર ત્યારે કરતા દવાઓના પૈસા લોકો ને મળે એમ એવું સારું છે દવાખાના બંધારના તો કીર્તિ વાળા તો બહુ માણસ હજી કરતી કરવા સારું દવાખાના નામ નીકળે પાછું અને કામ નીકળી જશે બહુ પુન સારી માણસ કહેવાય આવડી મોટી રકમ તો અમારે ગમે કોઈ નહિ હાથ મારી આપડે માણસ મરી ગયો એ પછી એની પાછળ સરકાર નું ફરિયાદ કરતું હોય છે નહી તો ગટર માં જતું રહે સારા રસ્તે ગટરમાં જતું રહે તમારી બાળક સારી પેલેથી ચોકીદાર કમ ભલે માયા આવે ને તારે સલાહકારો બધા આવી તમે તમે બે રાતે પેલા આવે આપડે માં ચાર ટકા વ્યાજ લઈએ કોઈ નતો આપતો તેને આપતો ધીરે ત્યારે આત્મા નું કલ્યાણ થાય તે સમજાવો બીજો પ્રશ્ન આપણે શું કરવાથી આત્મા નું કલ્યાણ થાય તે વિશે સબુ પ્રવચન આપો પેલું દેહ નું કલ્યાણ તો આપણે શું કરે પૈસા દેહ નું કલ્યાણ થાય દેહ નું કલ્યાણ માટે તો જગત ફરિયાદ કરે છે આખો તારો દેહ નું જ કલ્યાણ કરે છે પૈસા ભેગા કરે છે દેહ કલ્યાણ માટે ને ચાહારું કરે દેહના કલ્યાણ માટે રાખ થવાની રાખ કુદરત કુદરતે કહ્યું હતું કે શું કરવું જોઈએ જેમ આવે નહી લોનમાં રાખ્યા છે જેમ આવે એમ વાપરતા જ માયા વળગેલો રે જીવ લોભ એટલે માયા અને એમાં વળગેલો રે પછી જતી વખતે પછી દેશ રાખવાની આ નાખ ની એવું રાખવાની બધું આખે નાક નું વટ રાખે ને રાખ હવે આત્મા નું કલ્યાણ ક્યારે થાય છે સમજી લઈએ કે જીવ માત્ર માં આત્મા આ દરેક દેહ જીવમાં ભગવાન રહેલા છે માટે કોઈ પણ જીવોને એકેન્દ્રિય હોય બે હોય ઝાડ ગમે તે એને સુખ આપીએ તો આપણે સુખ થાય અને દુઃખ આપીએ તો દુઃખ થાય જો આપડે સુખ જોઈતું હોય તો સુખ આપવાનો પ્રયત્ન આવી જાય તો ખરો હવે ત્રીજી વાત એમાં દુઃખ સુખ કોણ કરાવડાવે છે ત્યારે અહંકારથી થાય છે હવે ખરું સુખ પોતાના આત્મા માં છે આ તો કલ્પેલું છે કલ્પના હવે આત્મ કલ્યાણ કરવું હોય તો આત્મા પડે સન્મુખ થવું પડે કે ભાઈ એ નામ જુદા હોય મારું નામ રઘાભાઈ મારું નામ રઘાભી કે અનારો પોતે અને રઘાભી ભાઈ જુદા હોય એવું તમને લાગે છે મારું નામ રગા ભાઈ આત્મા તરફથી કે છે ખરી ઘરે આત્મા છે પણ એ બંધ નથી એટલે લોકો એ નામ પાડ્યું રગા ભાઈ રગા ભાઈ એટલે પોતે બની લીધું રગા બી ઓળખાનું સાધન છે તેની રાંગ બિલિક રગા ભી છું પછી લગ્ન થયું એટલે આ બાય ધણી છું મોટા ધણી આયા છોકરા બાપો થયું મામા થયો કેટલી જગા એ રોંગ બી લીફો બેઠી હોય માયા દ્રષ્ટિ જાય અને આ બાજુ દ્રષ્ટિ ઓછી થઈ જાય તો આત્મા કલ્યાણ થાય આ તો દેહ દેહની દ્રષ્ટિ છે દેહા ત્યાર જ છે દ્રષ્ટિ જ એ દ્રષ્ટિ જયારે જ્ઞાની પુરુષ હતી અમે કરી આપે તરફ આગળ પડી જાય પોતે સુખનું ધામ છે બીજું પૂછપુજ ને જે કઈ પૂછવે બસ પી હાથ બાબા પછી મકાન મારું છું ઘેર મારો છો ખરા મકાન પેલું પાયા મારી ને અદણ થી પેલા દબાઈ ને મરી જાય એવું લોજ માં આઈન્ટી જાય આપડે તો ડાક્ટર ના જમા તો આપડે ઉમકી ગયા પછી જમી લે પણ જમ્યા વગર રહેતા નથી તાર ભગવાને શું કહ્યું ક્યારે ઊંઘતો જમી જાય કદાચ જાગતો જમવા દે તો તારું જમે થાય તો જમે નહિ થાય ગયા છે શું ડાક્ટર ના ડાટર ના તેમજ બહુ ફાયદો છે ડાક્ટર મારે અને શરૂઆત કરજો બહુ ફાયદો તો દે છે પછી આપડા ગાફેલ પણ આવું જમી જાય છે ડાક્ટર જમવા જોફેલ થાય જમી જાય છે મને એવું કરતો હતો પચી જમી જાય કડ જમી જાય અને પાછા એ લોકો તો કેવા છે ઇન્જેકશન મારી ને તમે પાછા એમને જમી દંડ આપી જ તમે હું સાચા માર્કેટ છું કે ખોટા માર્કેટ છું તને પોતા નથી સમજાતું સમજાતું નથી સ્પષ્ટ નથી નબળીઓ ઘટી પછી જ્ઞાન માં શું સમજવું સમજતો કઈ નથી જ્ઞાન માં એટલે આત્મા માટે જે આપડે પોચવાનું જરૂર નથી આત્મા અનુભૂતિ કઈ નથી વાંચ્યું છે તે હજુ આત્માની કઈ અનુભૂતિ કે કઈ એ કઈ લક્ષ બેઠું નથી પૂછું મારું હિત ત્યાં માં એટલે અમે ના બોલીએ તો અમે કોને કાર પૂછ્યું એટલે ભગવાન ને ભગવાન કહીએ માણસ ને ભગવાન કેવાય નઈ માણસ ભગવાન કેવાય ને તે નરકે જવાના અધિકારી કે ભગવાન માં પ્રગટ થયેલો છે એને ભગવાન તો સમય હોવ નમસ્કાર કરીએ છીએ શું કરીએ અમારી ચાર ડિગ્રી ઓછી છે એમના કરતા અમારી હાઈ ડિગ્રી કરવું જોઈએ ચાર ડિગ્રી ઓછી એટલે ચૌદ લોકો નાથ નામ છે ચૌદ લોકો નાથ જ છે એટલે કામકાજ જામી ગયું તારું ભૂમિકા તૈયારી હતી ને એવી ભૂમિકા હતી કેનેડા વાળા બે સત્તર બાર બ્યાસી બનાસી નો સાંજે એટલા <coughs> <coughs> ધ્યેય ઉપર નક્કી કરી એકાગ્રતા કરે એકાગ્રતા થાય એટલે ધ્યાન ઇસંદ એકાગ્ર થાય એટલે ધ્યાન ઇસંધાય સનાતન હોય ધ્યાન ચંદ્ર ના થાય છે સનાતન હોય છે છે એ તો બધાન ધ્યાનમાં તમે ત્યાં ખુબ જ છે Sie so dia, honesty? Sie so dia, que hey, see so dia. Teedi arre Baztak di Elmeji kuchumpare, si so dia, si så dia pal mo garo, sinto de pal mo garo come su kur hom Cami su kur ugar <laughs> nisem? Cami sus <laughs> tö <tos> que zapad bo pra maryat e te Bat polar ar своей line. Te su pa bawa pasa nisem il tatsala sada. એ બધા આપે છે ને એમ મળેરા મનમાં વિચાર આવે કે આ કચ્છ બધાને બગડેલા છે પછી આપડે બધી પ્લાનિંગ રાખ્યું ગયા ચા ચા ત્યારે એ લોકો શું કે ના ચાતા કરેજ કરો એટલે એ ધ્યાન ભરી જાય એનાથી અધોગતિ થાય છે મને રૂપાળો રૂપાળો કરીએ ચાવો પધારો અને આ ધ્યાન ભગી જાય છે એટલે મન મારી ના મન મારી ના આચારથી જેટલું નુકસાન આચાર છે નુકસાન માનસિલ મંદિર બધું નુકસાન થાય મારે મન તો પૂરા ધ્યાનમાં આરોગ્ય કારણ લાવી ત્યાં જરૂર કરો શું કરો છો કરો છો ચાર પાંચ વીસ ટકા તો બહુ સારો કરાય તમને નામ આપ્યું નામ તમે માની બેઠા છો બહુ ચીજન ઘટના હાજર પછી પછી બીજો પ્રશ્ન છે આ પ્રશ્ન તમારે ખુલાસો થયો ના થયો નઈ તમારે શું થોડું નો થઈ ગયો કેશ્ન નો થઈ ગયો આ બીજો પ્રશ્ન જયારે આત્મા શરીરમાંથી પલાયન થઈ જાય છે ત્યારે શરીરમાં જાય છે જો મન આત્મા જોડે જતું હોય તો આત્મા અને મનના ગાઢ એમ કહેવાય તથા શરીરમાં આત્મા અને મનના શાંતથી આત્મા અને મનનો વ્યવહાર અલગ અલગ થતી હોય છે એવું નથી હવે આત્મા થઈ માં નીકળ્યા છે આત્મા બસ આટલી વસ્તુ બાજુ એ કારણ દેહની અંદર બનશે એટલે એની જોડે બીજું બધું આર્થિક ચિંતા છે અને મન મન એ ભાઈ આમાં જોઈએ તે કારણ દેમાં મન આત્મા જોડે જતું હોય તો આત્મા મનનો ઘાટ મન તો જ્યાં સુધી આ આપણા દે આપણે ત્યાં સુધી સંસારી સંબંધ છે ભૌતિક સુખો જોઈએ ત્યાં સુધી મનરે જ્યાંથી ભૌતિક સુખો નહીં જોઈએ ત્યારે મન તો ખુલાસો થાય છે ગાયણ સબંધ જ છે એમ કારણ કે જવાબ સુધી ભૌતિક સુખો જોઈએ ત્યાં સંસારિક સુખો જોઈએ છે આપણને જે વિનાશી સુખો છે આપણા સુખ નથી પાર પર ડબાઈ પડેલા જ છે આપણે જો પોતા પોતાના માનીએ જ છે જે પોતાનું નથી અને પોતાનું છે તેના દુઃખ છે દુનિયામાં દુઃખ હોય ને કે દુઃખ હોય આત્મા તો પોતે જ પરમાત્મા છે કેમ કર્યું પણ આ થઈ ગયો છે ભૌતિક સુખોની લાગે છે અને તે લોકોએ કહ્યું જ્ઞાન પોતાનું આત્મજ્ઞાન થતું નથી ને દાળ કરતો નથી થાય તો સુખ થાય બીજા પ્રશ્ન તમારો એવું છે સ્કૂલ શિક્ષક જે થયા તે શું મને ભૂતકાળમાં ઘણા સંત મહાત્માઓ ને નાનપણમાં થોડા પ્રયત્ન આત્મ જ્ઞાન થયેલું એ કેવી રીતે શક્ય બન્યું છે એ પૂરવાનું બધું કરતા કરતા આને થોડું બાકી રહી ગયું ઉઘાડ થઈ જાય થોડું આવરણ થઈ ગયું ઉઘાડ થઈ જાય કરતા કરતા પ્રયત્ન કરતા કરતા બધી વસ્તુનો ત્યાગ કયા કરે ભંગ કરે એ ત્યાં જાય ને તમે શું ત્યાગ કરજો લોકો કરજો નહીં ત્યાગ થઈ ગયું એ પ્રશ્ન નું સમાધાન ચોથું આધ્યાત્મિક માર્ગ માં પ્રાણાયામ અને યોગાસનો મહત્વ શું છે આધ્યાત્મિક માર્ગ આ બધાનું ખાસ મહત્વ નથી હોય તો સારું અધ્યાત્મ માર્ગ નીચે આપવાનો આ હોય તો હેલ્પફુલ થાય ના હોય તો કઈ હજાર નથી પ્રાણાયામ જે શરીર સારું રહેશે મન મન સારું રહે ને એના અધ્યાત્મ લેવા દેવા નથી અને યોગાસન થી પોતાની શાંતિ રહે આનંદ રહે બધા આસનો કરવા યોગનો પ્રાણાયામ ને યોગાસન ને હવામાન છે તબંધ કરો કે હવામાન તો હોવું છે હવામાન સારું હે જ બે ચાલે સાહેબ કહી ગયો ખુલાસે તો આ પાંચમું છે પ્રિયત તમારા ધ્યાનમાં મન પહેલી બની જાય છે પ્રિયતમાં કોનું નામ છે આ હું સમજી ગયો હું સ્ત્રી તમારા ધ્યાનમાં મન તલ્લીન બની જાય છે જયારે આત્મા કે પરમાત્માના ધ્યાન માટે મનને પરથી જવું પડે ત્યારે શું કામ સ્ત્રીએ ગમે છે અને આત્મા ગમતો નથી આ તરફ રોગડીઓ દેખાય છું રોગડું દેખાતું કેવું છે ફાંકે દેખાતું છે તને સમજ ને કેવું જોકે દેખાતું દેખાય નથી એટલે સાચું શું કે છે પણ તેવ જતું નથી કેટલાક માણસ કે મારું મન એકાગ્ર નથી થતું મન બગડ્યું નથી બેંકમાં જાય પાંચ હજાર રૂપિયા રોકડા રૂપિયા રૂપિયા આપે દીકરી એકાગ્ર રહે રૂપિયા પાંચ હજાર ઘંટી બેંકમાં એનું મન એકાગ્ર રહે ભક્તિ કરતા પૈસા એકાગ્ર તો બધું રહેવું છે પણ ભક્તિ ગમતી નથી એટલે પછી એકાગર નથી રહેતી બધું થઈ ગયું ને પછી ગયો હા એ શું છે શક્તિપાત શક્તિપાત વસ્તુ હતી જ નહીં શક્તિપાત છે આ તો લોકોએ ગુરુકૃપાને શક્તિપાપ આપ્યું લોકોને મનમાં હિંમત આવે કે શક્તિ આપી શક્તિ આપી હિંમત એટલા માટે પણ શક્તિપાત તો બધા શક્તિ કોઈ કોઈને આપી શકે નહીં ખબર જોયું ને આ તો ગુરુકૃપાથી થાય અને શક્તિપાપ કેવું લાગે નહીં બીજું કોઈ જાણવું છે ત્યારે આપડે છે જે વિનાશી નું થાય કયું ધ્યાનનું તમારું રહસ્ય ધાર અવિનાશન નાખી આપી એટલે તમે આત્મા ઉપર થઈ જાઓ પછી અનાથમાં જ આવવી જેમ કેતર હોય અને તેને બી બે ભાઈઓની અંદર ભાણવાર નાખી દે પછી હવે ઝગડા ના થાય એટલે તો રોજ કે ના બીડા ના થાય એટલે નાખી આપીએ પછી આત્મા આત્માની જગ્યાએ હોય અને ત્યાર પછી નિરંતર ધ્યાન દે નિરંતર નિરંતર ધ્યાનમાં જ રહે આ રસ્તો નિરંતર ધ્યાન હકીકત આત્મા રૂપ છે કે આ હું આ હું બે બે વસ્તુ સાથે રાખવાથી આત્મા અને પરમાણુ બે સાથે રહેવાથી આ દુનિયા થત્વો ની બનેલી છે સત્વો અને તત્વો એકંદન છે બધા એ તત્વો એકંદન છે હવે એ ઇટનલો અને સમસરણ વાળા છે સમસરણ એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે તે પરિવર્તન થતા થતા આ તત્વો अवस्था एक एक अवस्थाओत जब ते एक आयो व्यव सूर्य देखा देखाता दे देखा है पीछे वो सूर्य देखा तो बंद नहीं जाए वो कभी देखा नहीं क्या थोड़ी वही है તો વાદળમાં એવી રીતે બધા બધા અવસ્થાઓ બધી દેખાયા અને અવસ્થાઓ વિનાશી છે તત્વ ઇટર છે અવસ્થાઓ માત્ર વિનાશી છે જેમાં ચંદ્રના ભેજી જોઈએ ભેજી વિનાશી છે અને ચંદ્ર અવિનાશ છે એવી રીતે છ તર્વત ચાર્યા કરે છે એમાં મૃત્યુ જેવું વસ્તુ નથી પણ આ ઊભું થયેલું છે આ ભ્રાંતિને લઈને ઉભું થયેલું છે પુતળું આજે બધા પુતળા પાંચ દિન બધા થયા છે ને એ ભ્રાંતિથી ઉપસ્થા છે કોઈ બનાવ્યા નથી એને કોઈ સર્જનય કર્યું નથી કુદરતી રીતે સર્જન થઈ રહ્યું છે ભગવાન ક્રિએટરોના જ છે નહીં ભગવાન તો ભગવાન જ છે ભગવાન તો દરેક જીવની અંદર રહેલા છે પોતે બાર કોઈ જગ્યાએ છે નહીં અને તમારી વાળી બધા નાના નાના જીવો એટલા બધા છે કે બધા બ્રહ્માંડ સૂક્ષ્મ જીવોથી જ ભરેલું છે અને તેને ભગવાન રહેલા છે વ્યક્તિ ક્ષણે ક્ષણ જગ્યાએ બધી જગ્યાએ ભગવાન રહેલા છે પણ જીવની અંદર રહેલા છે અરે આની અંદર નહીં મે માણસું બનાવ્યું હોય બીજું મેન વેર્યુબલ નહીં એટલે ગોડ ઇટ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન આ મનુષ્યોએ જે ક્રિએશન બનાવ્યું તેમાં નહીં બાકી આમાં પાણીમાં ભરા માટીમાં ખરા બધે જીવ ખરા પણ જે બનાવ્યું હોય તેમાં નહીં મનુષ્ય ગુભારે ગુભાર તો ઘડો બનાયો પછી નહીં ઘડો બનાવ તો ઘણા મારી જીવતા